નામ શું ના સ્વીકાર તો કઈ દિશા અમારે સ્વીકાર ના સ્વીકાર અમારે લેવા દે હા નથી દિશા જોઈ દે અમે કાપાઈ કઈ દિશામાં જઈ જેવું લાગે અકાયેલો હતો હું કોઈ એને કર્યું નઈ કર્યું આ કેવી કોઈ આમ મુજ પર સ્વીકારવો પડે ને ઉપરી છે સ્વીકારવો કોઈ ઉપરી નહી ન બાપ લોકો કેટલા બોસ ની અંદર ગાડી દીધા બદમાસ થઈ જાય બોસ નહીં લૂંટાય એટલું આ બોસ થવાનું કેમ ગમતું હશે માણસ ને બોસ થવાનું કેમ ગમતું હશે માણસ ને હે માણસ બોસ થવાનું કેમ ગમતું હશે એમાં જે બેદા થાય પછી એ બસ રહી જવા નાનપણમાં ચપલીઓ ખાધી હોય પાછી આપવા માસ્તુ બોસ નહિ થતો હોય નાનપણ માં ખાધી હોય એ ચપડીઓ પાછી આપવા માટે બોસ ન થતો હોય નાનપણ ગરીબિ હોય ને ગમે તો પૈસા થયેલો થયો હોય પૈસા કરવા જે અને પૈસા કમાવાનું પાછું ત્યાંના માટે હેતુ બસ પછી આવો આવો આવો માન લા એને પેલો અપમાનિત થયેલો પેલા અપમાનિત થયેલો જેને નોટણ માં અપમાન પડતું નથી એને ધર્મ પ્રાપ્ત થઈ જાય અપમાનિત થયેલો વધારે પડતી હોય અપમાનિત થયેલો એના દેલ કે પરીખાર ન દે દેલ જડે પરે થી જડે વર્તે બીટ ના આવી છે ને સાદા હા કવિજ દે મિડ તો હે તમે અલગ ડિપાર્ટમેન્ટ કરાવી દિય નથી પ્રાપ્ત થઈ ગયું પછી તો પુષ્પાત્મા જે ખાલી અહંકાર કરે છે આમ કરાયું તેમડા અને જે પોફા મરાવડાવે છે ઉદયકર અહંકાર કા છે એટલો અમે ઘઉં જવાબ લાવી લે છે એટલો પોતે અહંકાર ક્યાં છે એમાં એટલો જવાબ લઈ લે આમ બોલું છું ક્યાં ચડ્યા તું જ મને કીધું ચાલે નદી રહે છે મોટા મોટા કડકો ની વચ્ચે કડકો ઘસાયે છે તૂટી પડે તૂટી પડ્યા એટલે નિરાશ થયા એટલે પછી પાણીના આધીન પાણીના આધીન છે પાણીના પ્રવાહના આધીન પ્રવાહ આમ થઈને લઈ જાય આ દીવો ને કરના કરના કરનો પ્રવાસ રખેલા સમજો ને બધા એક જગ્યા આવડાવડા પથરા ભેગા થાય બધા હલકા થાય પણ એને પાણી આવી રીતે ગોઠવે કરે છે પથરા ધંધો કાંઈ નઈ આમાં અમે ચક્ર ગોઠવાનું આમાં અમે એક ચકરી રીતે ગોઠવાલું આખામાં મીટક્રેમ ટકરીને ગોલ થવા. સુતરા. ટકરીને ગોલ થવા. ઓમાં અમે બધા ટકરાય બરાબર. અને ગોલ થા. એ બધા ખૂણા ભાગી જાય. બધા ખૂણા ભાગી જાય. તસની ચાલે. યામ કરતો કરતો વાડું ઉજાવે. ત્યારે ચારિયે એમ થી જાય. તતન ગોલ. સુવાળા. તતકળે એમ નહીં એક્ચ્યુઅલી નહીં. સુવાળા. ત્યારે આપણા લોકો શું કે શાલી ગ્રામ નીકળ્યા એટલે કેવું બધે આ મનુષ્ય પોતાના આવું ઘર પથરા એટલે આત્મા ટકરાતા ટકરાતા ટકરાતા કરતા આત્મા નું સ્પષ્ટ થાય તમારા જ્ઞાની પણ છૂટકારો નિર્વિજે કોઈ જગ્યાએ છુટકારો હોય છૂટવાની આશા રાખે બધી ભોગડ છે ઓઘાડી જાય તો પછી વળે એવું છતાં શાસ્ત્ર નિંદા કરવા જોઈએ એવું નથી લોકો નજર યાર તમને મોટલો માર્ગ લડ્યો હોય પણ બોર્ડ તમારે કેમ કાઢી દેખાય દુકા બોટ બોટ કઈને ખાય અને એ કરના કરે કોઈ કરતા આવડશે નહી આવડશે વાર્તતા ની વાત છે પેલા આ વાર્ષિકતા ની વાત ત્યાં કામની નથી મનની મસ્તી મનની મસ્તી નિરંતર મસ્તી મળે જયારે દેહની મસ્તી દારૂદી થાય છે તેમાં મન પુસ્તક માં આમળે ચડતું ચઢેલું માનું આમ ભરે પછી પાછું પૂરું થઈ ચોરામ તારે બાજુ ને મોદી જે લૌક લૌકિક ના બોલ ને વિરોધ કરીએ થાય ભગવાન કેવા ગયા લોકૃત્યુ કેવાય લભાંગ માન થયું માન આગલા ભાવ માં જ્ઞાની ને જો મળ્યા હોય તો આ ભાવમાં કામ ના લાગે લાગે લાગે જ્ઞાની ને મળે તમને બીજી થાય કોણ કાઢે એ કાઢે કોણ બાલનું તો બધું જોઈ એટલે ખોટું બધું ના કેવું પણ કરુણા રાખી કરુણા આગળ હું કરે પોર પાડ નહી વાત એમને કેવું બહુ અહંકાર ના ધ્યાન કરાવે છે બહુ અહંકાર ના હશે બહુ સહી વાત વિશેષ રચના ચાખશો વિશેષ રચના ચાખશો થોડો ખાતા રોજ એકાદ જગ્યા એ ખાધો રસવા ત્યાર ના કારણે ધંધો મળે લોખંડ ગરમ થવા માટે આખું લોખંડ સદ ગરમ થઈ જાય હવે આપણો શુદ્ધાત્મા અને શરીર એ બંને તો અલગ છે તો કોઈ આપણને કોઈ ખરાબ કે તો આપને દુઃખ લાગે અને આપને કોઈ સારું કે તો ખુલાઈ ગઈ એ તો હું સમજી શકું છું એ કીધું એટલે આપણા સમજણમાં આવ્યું એટલા માટે પણ શરીરની વેદના કોઈ થાય મને માથું દુખતું હોય તો એ ખ્યાલ કેવો એ ક્યાં કેવો કરંટ હશે કે આપણા સાથે ખ્યાલ મને દુખે છે એમ અત્યારે જયારે મને દુખે છે એટલે હું એની સામ જોઉં છું દુઃખે એટલે જોઉં છું એટલું પણ છતાંય તો મને ખ્યાલ તો આવે છે ત્યાં દુખે છે એવો મને આમ ખ્યાલ આવે પણ છતાં પોળી અને આ આપણો આત્મા બંને અલગ હોય તો એ બોડી ની વેદના પોતામાં ક્યાંથી આવે છે ત્યાં સુધી વેદક ભાવ રહેવાનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી ભાવ સ્પષ્ટતા થઈ હોય કેટલું ઓછું થાય બધું ભગવાન આંખે રડતા હતા ભૂમ પડી ગઈ છે પણ ભગવાન જાણે લડ્યા મારી જાણે અસર ના થાય અસરવાળું દરદ થાય અસર ના થાય તો એ લોકોમાં ત્યાં ગઈ દહી મેળતા લોકોએ શું કરી આ જાણ નથી બિલકુલ એનામાં હંકાર જ્ઞાને જે સહજ હોય કે સહજ હોય પાડી હા હા પણ પોતે જાણે પોતે જાણે નામ લઈને દાદા ભગવાન જય જયારે બોલું ત્યારે ઊંડી પડ્યો હોય એવું થાય અંદર પ્રશ્ન કોણ સાંભળનાર કોણ શુદ્ધાત્મા ઈ ક્યાં કોણ એકાગ્ર કરવાનું સારું હે સારું હેલ્ એમાં મારું જે રિયલ સ્વરૂપ છે એમાં ક્યાં એટલે એમાં હું આમ શાંતિજી આપનું નામ હું હોઉં છું તો આપણું નામ જે ચાલુ છે અને હું જાણું છું એમાં હું જાણું છું એ હું સિદ્ધાત્મા કે કયું એ મને સમજ પડતી મળે હું સિદ્ધાત્માજ્ઞાજ્ઞા અજ્ઞા ન પ્રજ્ઞાશક્તિ મોક્ષ ના દરવાજા સુધી મદદ કરે પછાય અને પછી પછી એ આત્મામાં સમય જાય પછી આત્મા માં સમય જાય અજ્ઞાશક્તિ અને પ્રજ્ઞાશક્તિ સ્પષ્ટ કરો બુ મોટો ધ્યાન ના દે પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ લોસ જાય તો પછી આપનું નામ લેતા લેતા રાતના હું સુઈ ગયો અને ઉઠ્યો અને તરત જ એની મેરેજ ચાલુ થઈ ગયું તો રાતના જયારે ક્યારે બંધ થયું મને ખબર નથી પણ જાગ્યું તો તરત મને એમ થયું ચાલુ થઈ ગયું હું તરત ભાન આવ્યો માવી બેઠા હોય તો આપડે કઈ માવી ભગવાન ના સિંધે દોરી દેવાય ને ભગવાન ની હાજરીમાં અને એટલો સાહિક તરત કે પછી હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું ઈ કરતા દાદા ભગવાન ના અરમ જય જયકારો એ મને વધુ રુચિ લાગે નથી મજા આવતી કિશોર જગત કિશોર આ તમારે ઘર બાયરાગર સુધી અને જગત કિશોર છું જગત કિશોર છું જગત કિશોર છું તો આજે બધા લોકો કે કે હા મગજ અસ્તી થઈ ગયો છે હે મગજ અસ્તી થઈ ગયો છે એવું કે અલબત્ત ફળ નહીં હું ફૂલમાં મારું મગજ હસ્તીનું તમારું મગજ હસ્તી ગયે પર લોકો શું કહે અલબત્ત જગત પીતો તો છૂડે કોઈ બહાર કરે તો મગજ આશક કરે એટલે તું શું છે જે ગામના હોય જે તું એમાં ગામના ના ભાઈ એટલે હું સુદ્ધાકમાં છું એ ગામનો ના એ ગામતીમ નો એ ગામતી હા આ તો ભગતાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા મારું આપને શું કેવું હતું કે દેવલાલીઓ આવ્યો ને ત્યારે મને એમ કેવા આવ્યું સુજાત્મા સુજાત્મા પણ મની ગયું એટલે હું સગર્ભા છુંગત ખીસે બોલે તો લોકો એટલે એવું કે આપડે જ્ઞાન પછી તું છું ને જો પાછા પાડતો હશે એમ બોલવાની જરૂર શું એ તો લોકો કપડા પહેરવા દેખાડે એ તો જગત નો જવાબ છે આ વસ્તુ હું જગત કિશોર શું જગત કિશોર બોલે શું લાગે આ પ્રાણ લાવી આવું અરે વાઈફ એમને કહે છો ને આવું શું બોલવું ગયા છો લાગે ના લાગે ઠીક છે નાની કુર ની પાસે બધી કરતી થાય ઘણા બી ગોઠામાં ફાતા ને ગોફા મળે અમે આપડે તો ગોફાની જીત ના હોય કોઈ આત્મભાવના ભાવ તો ચાલી ચાલી વર્ષથી નથી અહંકાર જે શાંતિ અનુભવે છે એ તો પરિણામ છે આ લાઈટ છે મિર છે એ આના તેનું પરિણામ છે વાત માન્ય આપવાનું હતું લાઈટ બંધ થાય તો કહેવાય છે તું કરતો આપનાર કંડમ કેમ થઈ જાય તું કંડમ થઈ જાય આનંદ માટે શાંતિ મનની છે શું છે મનની છે આવું થતું છે આ ગપુ નથી મેચ મેરી નથી શું કહે છે વાર્ષિક તું ક્યારે એમ શોખીન હોય ક્યારે ખાય અસાન થઈ ગયું ક્યારે એમ શોખીન હોય તો ક્યારે ખાઈ ને શાંતિ કરે બે પરિણમે બે અને આ જ્ઞાન માં સંકલ્પ વિકલ્પ થાય નઈ એને મન વસ્ત થઈ ગયું હોય સંકલ્પ વિકલ્પ જ નિર્વિકલ્પ દશા મન વસ્ત વિકાલ વ્રસ્ત ગયું કેવું શાંતિ લાગે છે અને પછી આ હોલ ની બાર જવું છું ઘર પાછું મુસ્લિમ હતા ચાલો હું તમને દર્શન કરાવું ફેમિલી હાથે હતા બલા મુસ્લિમ હતા કોર્પોરેટ હતા કહી ગયા દર્શન કરાવું એટલે પેલા બિચારા આવ્યા વાઈ મેં એ બધું પછી આવી હું તો બગીચામાં બેઠેલા બધા બધા નીચે બેઠેલા અને એક ચોતરો હતો ગોળ તેની પર બેઠેલો પછી આયા એટલે મેં જમને નીચે બેઠે તાવ કરી જાય બધા નીચે બેઠેલા બેઠેલા છોડી નથી બે નીચે બેઠો દસેક થઈ મને કેટલી અંતર ચાલતું હોય સર મારું પડે બધા ના મારવું પડે દખો વાળો હોય તો ના હોય ખુદા ઘોડે હું બેઠો છું મારી તમને ખુદા ની પાસે જ શું આનંદ ના હોય આપડે થયેટર હોય જાય આનંદ ચાકીએ છીએ આપ અરે પેહલો વેલો જ નહી ખબર ન ખ્યાલ પેલો વેલો જ મોમેન્ટ ગુલ્લામ ગયા નારાયણ મરાઠે ખરેખર વિષ્ણુ ખરેખર હું વિષ્ણુ છું એમ સમજુ છું આપડે તમારું નામ છે કોણ ના પાડે કોણ ના પાડે આપડે નામ હે તમારું નામ હા ઓ તો આપડે નામે તમે કોણ કોણ મનુષ્ય મનુષ્ય મનુષ્ય ના ગુમા આવું ગુવાડી હોય મનુષ્ય હું કોણ છું એ જ મારે સમજવાનો પ્રયત્ન છે એ સમજવું છે કેટલા વખત પ્રયત્ન મુંબઈ થી વિસ્તાર અમદાવાદ આવ્યું તરફ ફરવા નીકળ્યો હું પુસ્તક બીજું બધું શું છે તે કહો કે ઘણી વખત એવો અનુભવ થાય છે એમના જે માણસો છે ને કામ કરનારા માણસો એમના પ્રત્યે ગુસ્સો થાય અને એ જ ટાઈમે પાછો દયા મારાુણા વર્સે છે આમ ના હોવું જોઈએ હા એજ કે છે એ કરુણા જે વર્ષે છે તે સાતના કરુણા હોય છે કરુણા વર્ષે છે ત્યારે ગુસ્સો કરે છે આ બાર વાર શું બરોબર એ બાર વાર ડિસ્ચાર્જ કરાય છે શું જયારે કલમાકાર ભાઈ આત્મા તાર ક્લોટ કરાય અત્યારે